યનો અર્થ એ છે જ્યાં સોળાની ફળ એકને જ મળે એને યજ્ઞ કહે જ્યાં ફળમાં વિષમતા છે એને યજ્ઞ કહે છે જે યજમાન થઈને બેસે સંકલ્પ કરે બ્રાહ્મણોને દક્ષિણા આપે એને યજ્ઞનું સોળાની ફળ મળે બીજી જે સેવા કરે છે એને સોળાની ફળ મળતું યજ્ઞના યજમાનને જ સોળની ફળ ભાગવતની કથા જ્ઞાન સત્ર યજ્ઞમાં એક જ યજમાન હોય જ્ઞાન સત્રમાં જેટલા બેઠા છે તે બધા જ યજમાન યત્ર ઋતુજૈવ યજમાના કોઈ વૈષ્ણવ કરી હોય એને પૈસો આપવાની પણ જરૂરી ભાગવતને નારાયણનું સ્વરૂપ સમજીને વંદન કરે શાંતિથી કથા સાંભળે हजारों रूप जे खर्च करे एने जे फल मे गरीब वैष्णव ने ज्यां समता है सत्र कहते ज्यां विषमता है यज्ञ कहते भागवतनी कथा ज्ञान सत्र है सौनकादि ऋषि नई विषारण्य में ब्रह्म सत्र बैठा है ભગવાનની પ્રેરણાથી ત્યાં સુતજી આવ્યા છે સૌનક મુનિએ સુતજીનું સન્માન કર્યું સુતજીને સુંદર પ્રશ્ન કર્યો છે આજ સુધી ઘણી કથાઓ સાંભળી છે ઘણા પુસ્તકો વાંચ્યા છે બધાનું સાર શું છે હવે કથા સાંભળવાની ઈચ્છા નથી કથાનું સાર શું સૂતા ખ્યા કથા સારમ છે આ બધા ઋષિઓ બાલકૃષ્ણલાલના સેવકો બાલકૃષ્ણજી ની સેવા સ્મરણ કરે એ સાર ગ્રાહી બને પ્રત્યેકમાંથી સારદ કશોરી બને પ્રત્યેકમાં થોડો ત્યાજ્ય અંશ હોય છે થોડો ગ્રાહ્ય અંશો હોય છે આંબો બહુ સારો છે પણ ગોટલો કોઈ ખાય નહીં ફેકી દેવો પણ નથી પ્રત્યેક માથે ગ્રાહ્યાંશ ત્યાજ્યાંશ છો બધાનું સાર શું છે શું આખ્યા કથા સાર માખ્યા સર્વકથાઓનું સાર તત્વ સંભળાવો શ્રી કૃષ્ણને માખણ બહુ માખણ સર્વનું સાર છે શ્રી કૃષ્ણની સેવા સ્મરણ કરનાર વૈષ્ણવો સાર ગ્રાહી બને પ્રત્યેક માંથી સાર તત્વ શોધી કાઢો એક બે તોલા માખણ ખાવાથી પેટ હલકું રહે છે શક્તિ જલ્દી આવે છે શેર બસેર દૂધ પીવાથી વાયુ થાય છે પેટ ભારે થઈ જાય માખણ સાર છે સર્વમાંથી સાર તત્વ શોધી કાઢો સર્વ કથાઓનું સાર તત્વ શું છે જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિ વધે પરમાત્માના પ્રત્યક્ષ દર્શન થાય જ્ઞાની પુરુષો એમ કે છે ભગવાનના દર્શન ચર્મચક્ષુથી થતા નથી જ્ઞાનચક્ષુથી થાય બહાર જે આંખ છે ચર્મચક્ષુ છે અંદરની જે આંખ છે એને જ્ઞાનચક્ષુ કહે છે જ્ઞાની પુરુષો કે છે આખને જોવાની શક્તિ પ્રભુએ આપ્યું છે આપી છે જે પરમાત્માએ આંખને જોવાની શક્તિ આપી છે એ ભગવાનને આંખ જોઈ શકે ભગવાન આંખથી દેખાતા નથી ભગવાન બુદ્ધિગ્રાહ્ય છે વેદાંત સિદ્ધાંત સારો ભક્તિમાં એવી શક્તિ છે ભક્તિ જ્યારે અતિશય વધે છે ત્યારે ભગવાન આંખથી પણ દેખાય છે જે આંખથી જગત દેખાય છે જ્ઞાની પુરુષો કે છે ભગવાન દૃશ્ય નથી દ્રષ્ટા છે ભગવાન બધાને જુએ છે દૃશ્ય તો ક્ષણ ક્ષણમાં બદલાય છે ભગવાનનું સ્વરૂપ બદલાતું નથી ભગવાન દૃશ્ય નથી દ્રષ્ટા છે વેદાંતનો સિદ્ધાંત સારો છે ભક્તિમાં એક એવી શક્તિ છે અતિશય ભક્તિ જ્યારે વધે છે ત્યારે ભક્ત દ્રષ્ટ બને છે અને ભગવાનને દૃશ્ય થવું પડે છે ભક્તિ ભગવાનને દૃશ્ય બનાવે છે દૈત દૃશ્યતામ દીક્ષુ હે દૈત દૃશ્યતામ પ્રત્યક્ષી ભૂયતા તુલસીદાસ મહારાજને ચિત્રકૂટમાં શ્રી રામ લક્ષ્મણ જાનકીજીના પ્રત્યક્ષ દર્શન કર્યા આંખ બંધ કરીને નહીં જે આંખથી જગત દેખાય એ આંખથી ભગવાન પણ દેખાય મીરાબાઈને ગોપાલજીના દર્શન ચર્મચક્ષુથી થયા ભક્તિ જ્યારે અતિશય વધે છે ત્યારે ભક્ત દ્રષ્ટા બને છે અને ભગવાનને દૃશ્ય થવું પડે છે શ્રી કૃષ્ણ પરમાત્માના પ્રત્યક્ષ દર્શન થા કૃષ્ણ પ્રાપ્તિકરમ શશ્વત સાધનમ તદ્વદાધો એવું સાર તત્વ સંભળાવો જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિ વધે ભગવાનના પ્રત્યક્ષ દર્શન શૌનક મુનિએ અનેક પ્રશ્ન કર્યા છે કલ્યાણ કોને કે છે તે સમજાવો આજકાલ કેટલાક લોકો તો એવું સમજવા લાગે છે લાખ લાખ રૂપિયા આત્મા કે કલ્યાણ પૈસો સુખ આપે છે પૈસાથી દુખની સમાપ્તિ થતી જેના હાથમાં પૈસો છે એ અંદરથી દુઃખી છે એનું મન અશાંત છે કલ્યાણનું સ્વરૂપ શું છે કલ્યાણ બોને કે છે કલ્યાણ પ્રાપ્તિનું સરળ સાધન વધુગનો માહનો દુર્બળ છે એ કઠિન સાધન કરી શકે એમ નથી માનવમાં બુદ્ધિ અલ્પ છે શક્તિ પણ અલ્પ છે અલ્પશક્તિ અલ્પ બુદ્ધિ હોવા છતાં માનવ શક્તિનો વિનાશ કરે માનવ દુર્બળ છે સાધન કઠિન હશે તો કરિયુગનો માનવ કરી શકે એમ નથી સરળ સાધન હતા આપણા માટે વ્યાજજીએ લખ્યું છે દરેુગના લોકો મંદ બુદ્ધિવાળા છે દરિયુના લોકો દુગળા છે મંદા સુમંદ મત મંદ ભાગ્યાયુ પદતા કેટલાક લોકો એવું સમજે છે હું કૌડાયો આ બધું મેં કમાવ્યું બહુ મોટો બુદ્ધિમાન છું વ્યાજજી આપણા માટે લખ્યું છે કર્યું નો માનો મંદ બુદ્ધિવાન જે કામ કરવાની બહુ જરૂર છે એ કરતો નથી અને જે કરવાની બહુ જરૂર નથી એ કરે છે સવારે ચાર વાગે ઉઠીને ભક્તિ કરવાની બહુ જરૂર છે લોકો જાત્રા કરવા જાય છે દાન આપે છે ઠીક છે અતિ ઉત્તમ તો એ છે તમારા ઘરમાં સવારે ચાર વાગે ઉઠીને થોડું ધ્યાન કરો પ્રેમથી પૂજા કરો ભગવાનના નામનો જપ કરો તમારું કલ્યાણ થશે જે કરવાની બહુ જરૂર છે કરતો નથી જે કરવાની બહુ જરૂર નથી એ કરજે લખ્યું છે કર્યુંનો માનવ મંદબુદ્ધિ માનવ વ્યવહારનું કામ માનવ કરે છે બહુ સાવધાન થઈને એકાગ્રચિત થશે થાય દાળમાં મીઠું નાખે ત્યારે એકાગ્રચિત નથી બેઠું મીઠું વધારે પડશે તો દાળ બગડી જશે ઓછું પડે તો મજા આવશે દાળમાં મીઠું નાખે ત્યારે મનની જેવી એકાગ્રતા હોય છે એવી એકાગ્રતા ભક્તિમાં થઈ જાય તો વેળો પાડ વ્યવહારનું કામ માનવ એકાગ્રચિત નથી કરે કેટલાક લોકો રૂપિયા ગણવા બેસે જ્યારે આંખથી બરાબર રૂપિયાના દર્શન કરે છે મનથી સ્મરણ કરે છે આ મોટો રૂપિયો નાખો બરાબર દર્શન કરે છે મનથી ચિંતન કરે રૂપિયા ગણતા હોય અને કોઈ બોલે તો સંભળતું નથી કે જે રૂપિયા ગણતો હતો તમે કઈ બોલ્યા છો તમે કઈ સાંભળ્યું જ રૂપિયા ગણવા બેસે કોઈ બોલે તે સંભળાતું નથી મારા કરતા હોય અને પણ હું નથી રજૂઆણ કરી શકીશ